મંગળવાર બે કરું છું પટેલ કે મને એવું કઈક આપો કે મારે કરી બતાવું બારનામેન્ટ અગિયાર કરી જ કે અગિયાર પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પેચાબ કરવા દ્વારા આપવાનો બીજા બધા નો આહાર નહી આપવાનો પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને અગિયાર નું મન નિરાહાર રાખ એક આનંદ મળે છે બીજી અગિયાર કરવાનો મને ઓર્ડર આપો ગયા છે એટલે રાખે તારી દીધી બદ્રે <laughs> कमीश्वरी पूछे कि आप स्त्रीए रात कबूल करे फल बोल पड़े आप जन्म पर हाथ विधि रूप लखाई गये जेम जेम दिवसों पसार संजोग बदलाता रहे थे मणस ने સમય અને સંજોગો ને આધીન થવું પડે છે દાખલા તરીકે માણસ કચાઈ ના જન્મ હોય અથવા માપીમાર હોય તો તેના હાથે ઘણી અચ્છા અને પાપ કરે છે આમાં આ જન્મ કરેલો કર્મ નું કઈ રીતે બતાવી શકશે જેમ કે આ જન્મ તેના હાથે કોઈ પુણ્ય કર્મ થવાના નથી તો સાચું શું આ બધા જે કર્મ બંધાયેલા છે બધું યોજના રૂપે થઈ ગયેલું છે અને આ રૂપક માં આવે આ અવતારમાં રૂપક આવે છે એટલે પેલા જે છે આ ઇફેક્ટ થાય આ ઇફેક્ટ ઉત્પન્ન થાય છે તે કસં જન્મ થયો કર્મ બંધેલા છે ભગવાન બ્રાહ્મણ નો જન્મ થાય છે એ જેવા એને બને છે એ ઇચાર્ય અને પછી એને ભોગવવા પડે છે અને થાય નાખે તો ના રમકી આપી અહીંયા ફરી કામ પણ થાય ને દુર્લભજી પૂછે છે મહા ને ધનગુરુ કરવાની જરૂર થાય છે તો માણસ ને સદગુરુ કરવાની સાક્ષાત્ કેવી રીતે થાય છે ધન કવિ કે છે માસ્તરો આપડે ભણવું હોય તો અને ભણવું ના હોય તો સદગુરુ છે આપણે બીજું પછી લાભ જોઈતો ના હોય તો કરવાની જરૂર જ નથી જો લાભ જોઈતો હોય તો ગુરુ કરવા સમજ ને એ કઈ ફરજિયાત નથી આ ક આ બધું તારા મરજીયાત છે તમારે ભણવું હોય તો માત્ર કરો તમારે આધ્યાત્મિક હોય તો સદગુરુ કરવા જોઈએ સદગુરુ સારા સદગુરુ મળ્યા હોય તો આપણને સુખ મનુષ્ય જી માત્ર સુખ ખોલે છે વધારે પડતા સારા સુખ મળે એવો આપડે રસ્તો ચડી આવે તને ખરાબ ગુરુ મળી આવે તો ગુરુ મળ્યા તારું નહીં તો એવું તો ચા તને આવું કહ્યું ગુરુ એમ કે મને તારું શું એની વ્યવહાર શું થયો છે આટલું બધું તને ભારે હું તને ખેદાન મેદાન કરી નાખીશ ના અત્યાર સુધી મેં સવા લાખ રૂપિયા એમને આપ્યા અને ઉપરાંત પચાસ હજાર મારી માપુ ગુરુ નામ પર કોટા પૂછતો હતો તે પછી તાપી માં નાખ્યા પછી બહુ આવું કરે છે એટલે પણ પૂજ્યા શીકવાયા પછી તાપી નાખ્યા શીકવ્યા ગુરુએ તો એમ નથી કહ્યું પૂજી ને તાપી નાખજે પૂજીને જ નહીં પેલાથી પૂજા માટે આ વર્ડ માં કોઈ ને ધંધા જવાની જ નથી ગુરુ ને ધંધા જવું કઈ ના દેવું પડે કૃષ્ણ ભગવાન નથી મારીને ધંધા જવાની શું કરવાનું મળે એમ કેવું નહિ કે શું શું કરવાનું નહીં કાર્યક્રમ કરે અહંકાર શું ના કરે એટલે સાક્ષાત્કાર થઈ ને ફાયદો થઈ ગયો સંતો ને સાક્ષાત્કાર થયો એટલે જે ફાયદો થઈ ગયો એવું થઈ એવું કરવું છે સાક્ષાકાર અવિનાશી ગુરુ ભગવાન ના ભગવાન સાક્ષરકાર નામ લખાવ્યો મંત્રો રખ્યા શિવ વાળા નમો શિવાય કર્યા વિશ્વ વાળા ભગવ્યા ભેગા થયા મંત્ર બોલો અગિયાર બાકી રાખી અને પાડે લડે ચારો રૂપાળો અમારું કરે અને આ બિચારો અમનો નાખ્યો જો એટલે ભેગા મંત્ર બોલે એટલે કલ્યાણ થાય મારે અને મંત્ર ભેગા શું કરે મંત્ર ઘટતી મારનાર નથી પછી બીજો પ્રશ્ન પુરાણિકડી શકે દેવો છોડી શકે છે સંધારી દિવસ છે બધા દેવો એ દેવો એટલે ભોગવ્યા છે અને ડેરી ભગવાન બધું આપડે શું કરવું આપડે છોડવાનો પ્રયત્ન કરવાનો એ દેવ ના થોડી સત્તા હોય દેવ પણ જો ના હોય તો પછી આપડે આ બધું છોડવાનો પ્રયત્ન મનુષ્યો ના કરી શકે મનુષ્ય જ અધિકારી કરે છે અહીં એમના કલ્યાણ પૂરું પૂરું અત્યારે કલ્યાણ માં કઈ સર્વે લેવો પડે એમને આખો દાડો આપડે ગગત ને કે આપડો હોય ને અનૌકરી આવ ના દેવો માં ફાયદો થયો મનુષ્યો વગર મહેનત કર્યો કે આટલા વિભાગ મોટો બગલો તૈયાર છે સંકલ્પ જ કરવાનો વિચાર કરતા તો મેં કરીરા પ્રાત નેણ કરે દર બંગલાું દુંદાય એટલે મનુષ્ય શ્રેષ્ઠ છે એટલે મનુષ્ય શ્રેષ્ઠ છે મનુષ્ય દેવ કોઈ અસ્તાર નથી અંતે હિન્દુસ્તાનનો દેશ કેના દેવ કોઈ અસ્તાર નથી અંતરમાં જનો તો બહુ પોટુ પણ જો ના દાયન ન કમાજો ભગવાન અને દેવ ને એક સંદેશ્યો એમની સમજ માં એવું છે કે ભગવાન અને દેવ બધ એક જ નહીવ ગતિ જાગે ભગવાન તો ભગવાન તો સ્વતંત્ર થઈ ગયા રાગદે સગન રા અને દેવો રાખ દે મનુષ્યને રાખ દેસ પણ જો જ્ઞાની પુરુષ પાસે જો કામ કરી દે તો વિરાશ થઈ જાય તો સ્વાધ્યાય માંડુરંગ રાઠવાલે સ્વાધ્યાય થાય ને એમાં જવાના રેગ્યુલર અને હજી એ માં જાય ને લાય ને છતાં જેને આ ના મળે તેને આવું તેવું કરે સારું બિચારા સારો અધોધ ના જાય કરવું હોય એ હોય છે આપડે સર કરવાનો શબ્દ છે ભ્રાંતિ વાય છે પામી જાય એમાં જ બટેક બટેક કરવાનું કારણ કે પોતાનું નાખી ખોટું કરી શક્યા તો બીજા આ લોકો ને હેર ના કરવા જોઈએ બધા હું કરું તો બધા ચડે નાખું ચડાય પછી ક્યાં જાય એમને લાગે ને એમને જે ધર્મ છે એ જ એમ પછાય આપડો ધર્મ એને પૂરાય ને આ લોકો એમ પૈસા પડે પડ્યા કયા એમને ધ્યાન ને એ બધું આવું પેલો તો મૂર્તિ પૂજા છે નહીં આ મૂર્તિ પૂજા થાય એટલે ભગવાન થાય શું બધા ભટકે છે બધા મૂર્તિ પૂજા વાંકે દેખાય કોને હંભાય બધી મૂર્તિ આરતી ઊંચું કરે તેને કર્મકાંડ સારું શોખ હોય ફળ ખાવાનો શોખ ના હોય તો મૂર્તિ સારી પણ મોક્ષ તરફ જલ્દી કોણ લઈ જાય બંને કોઈ ના રહી જાય મોક્ષ લઈ જવા માટે નથી મોક્ષ તરફ લઈ જાય બાકી આ બધા રસ્તા મોક્ષ તરફ લઈ જતા નથી જવું તેને જેને કોઈ ધ્યેય નથી તેને કોઈ લઈ જતું નથી જેને મોક્ષ તરફ જવું છે એને બધા રસ્તા મોક્ષ ભાઈ પૂછે છે કે આ મરકટ મનમાં અનેક વિચારો આવ્યા કરે છે એક વાદરું છે હુદાકુશ ચાલી અને પછી વિદરું હોય દારૂ ભાઈ કઈ જોઈ લે ધંધા ની બાબતમાં નક્કી કરવો જે વિચાર આપણને આવતો હોય તે નિશ્ચય કરવો વાત કરવું છે હવે એટલે ફરીભૂત થાય નિશ્ચય કરો તમે એ વિચારો સ્ટ્રોંગ ડિસિઝન લઈ લો કે મારે આ કરવું છે બીજું નહીં આવે તો શું શું થઈ જાય લાઈન લઈ જાય એવું પૂછાય બીજું કઈ ડિસિઝન લઈ લો કોઈ રોકશે નહીં કોઈ રોકશે નહીં તમારું સાચું ડિસિઝન હશે ભગવાન પણ રોકી શકે એને કારણ કે કોઈ ભગવાનને હાર કિલી કોઈ ના કરાય એટલે ભગવાન ઉપર જ જતું રહે આર કિલી કરે ભગવાન ઉપર જ જતું રહે એટલે એ સમજે મારું આ ડિગ્રી જતી હશે એને પહેલા કે તમે કયા કાર્ય તમને શું લાગે મંદિર માં નોકરી કરવા માંડી છો દાદા સીજી મહારાજ ના મંદિર માં ક્યાં માંડી છે ના ચાલ એટલે નોકરી કરવી બીજું કઈ જોયે છે તમારે નહી બીજું કઈ કહો છો શું ખો છો નિરાશ નિરાશ હા કે શાંતિ ની શોધ માં શાંતિ ની શોધ માં કોઈ ના પાડ પડી જાય શાંતિ થઈ જાય શરીર માં શાંતિ નથી પચાસ રૂપિયા આવતા ત્યારે શાંતિ નહિ પચીસ રૂપિયા આવતા ત્યારે શાંતિ નહીં આવતા ત્યારે શાંતિ શું કાળ હશે ભાઈ શું કાર નામ તમારું ને ઘનશ્યામ ઘનશ્યામ ભગવાન ખરેખર ઘનશ્યામ છો ખરેખર નામ ઘનશ્યામ નહિ તમે ઘનશ્યામ કે તમારું નામ ઘનશ્યામ છે નામ નહી કોણ ઘનશ્યામ ત્યારે ઘનશ્યામ દેહ નું નામ પાડ્યું લોકો એ ભી આ દેહ નો ઓળખાણ ઘનશ્યામ તમે માય નિયમિત બોલતા ભગવાન ભગવાન ભગવાન બોલે હું કોણ છું જાણ્યું નથી ખરેખર કોણ છે તમે છે ને જોઈન કરાલે ખાઈએ હું કોણ થયો ઉપાધી લફા વર બધા પછી ઉપરાંત શાદી એ કરી પછી શાદી કર્યા ચાલે ને કેમ બોલતા હ કરવા માટે શું કરવું બમની એકાગ્રતા લાવે જો પ્રિયાલા તો પોહો અને આપણે માદુમો દઈન દી એ તો ભાગે ના સખરા મંતાલવા સખરા મંતાલવા તો ખોળ ઉપર પર તો શું કરશું અમારે શું કરીશું એટલે તો આપણે શું करू બધી દેવું બધી ને ભાગે તો ઘરમ ને બળે ને બધી દેજી દેજી આપડે પડતો હોય અને આપડે ગમે એટલું કરીએ તો કે મારે આપડી ઉપર પડે અને સમજાવું કેટલું બે નંબર ની ફાઇલ નોંધો ને બીજી ફાઈલો તો દાર કરી બે નંબર ની ફાઇલ ને કઈ દારમાં વઘાર કરવો બીજી બધી તારે છૂટો થાય કોણ અથડાય છે તે જાણે સમજી દાદા ક્યાંક કરમ અથડાયે કરમ અથડાય છે હોય છે ને મનોબલ કાતો હોય એટલે શું થાય છે ભાગ દે કાયમ કાર્યા કરે અથડામણ થવાની જ્યાં સુધી વિકારી બાબત છે ત્યાં સુધી અથડામણ અથડામણ મૂળ જ આ છે વિષય જીત્યો રહી શકે નઈ કોઈ નામે ના થાય એનો પ્રભાવ પડે એ પૂછે છે કે બંધ કઈ રીતે કરવું વિષય તમારા ચરણે બંધ છે મજબૂત પણ ના છે તે વિદુરી કૃતામ ક્યાંંગ રહે છે અરબી કાલે રાતે આવું તો તે ના પડી આજે કે ન જવાનું તારે આ દારે ચૂટકુ બોલીને આવતાર્યા હું કરું કે ઓ ઈ કાલે અહીં આવું તો મરે સત્સમમાં તને ના પડી આજે ચૂટકુ બોલી આવ્યો શું કરું કે છે હા ગુરાપત પડતો રહી બેસી જાય ગુરાપ પડ્યો મારો રોપ પડે એવી બતાવો બતાવી એકલા આવું પડે એકલા અરે બાપા કવ જો આવવા ન દે એકલા તો ભઈ આવું કાંકે મલે ને તારે જો ભઈ જોતા એટલા લેજો ટાઈમ ન દે એકલા આવી જો કાલે આવીશ બપોરે રાતે તો નહીં આવાય કોઈ નામ દેને દે દે ના કોઈ તારે પડી જવાનો હા કયો હા જાવ બરાબર જાવ પોજે તું પહેણે લાગે શું છે આની કે બતા ચીકણી લઈ ને દે ધાઈ નથી એટલે પેલા તમને તમે મળી જાવ તો આ ફાઈલો ના જ પઢાડો તમે મોડા ના જ રંગો ગવાનો હોય તો શું થાય દાદા એકાદ માં અમારે પૂજે નાયું ના ગમતું ચાલે કે લાઈટ બંધ કરી હોય તો બધાને કે અમારી છોડી રાખવી પડે તું તો પછી પેરી હતી અમારી તારે તાર વિચાર મજબૂત થયા આમના બોલા થી મજબૂત થયા થયા આ બટલી માં હળવી જ બધા પહેરેલા અને કુમારા કોડે મરે મારું લગન ચાંદ થાય મારું લગન ચાંદ થાય પૈણેલા પીળા એ મરે અને કુવારા વાપરે હા થઈ જવાનું મન બહુ કેટલું જ થઈ ગયું છે પણ જઈએ છો દાદા બહાર પડી રહ્યા છે કરમ કાપવાનો કોઈ માર્ગ ખરોમ કાપવાનો કઈ માર્ગ ખરો આપડે જાણીએ છીએ વધતા નથી કરીએ લોક લાગે દબાવી આજુ બાજુ વાળા કરવાનું કબીર સાહેબ ને ક્યાંય ન ભણાવતું સમાય ગયા પણ રાત્રે દીવો મંગાવીએ તો ભણાતું નહીં આવું ઓ દુજે આ તો કારાને ઢંડો મારાય બોલ મલે તો કને કદીરે કયો તો આવ આવી મરે તો પઈ જને તો પઈ નહીં પઈને જવું ને તે જગ્યા ઓ ભાઈ આને ચાકી તોરું આ તો ઘોરો તો ચાકે ખાઈ લીએ લઈ લીએ આ તો ચા ખાયું છે આ કે ગોળ હતો તો કે ચાકીન લઈ લે ના એ કયો નહીં હા સારે એ કભી દીક કે કબીરજી તો કે આ રામભાઈ એવું રાખવા દેવું કરું દાદા ને બે વર્ષ સુધી છોડે રહી પછી લગન કરું નહીં તો બધું કાટેડ લગોન તો લગન જ નહીં કોન્ટેક્ટ મેરેજ એ એટલે સર ખબર પર કોર ખાતો છે સારો છે બેન આ બસ ધેટ્સ વાય કર્મ ઓ બસ આ ત્યાંમાં ભરી ભાધી પરિવાર દકલ ના થાય જાય નિકાલ કરી નાખે મગર ધો લઈ ને આવ્યા બારી એક મગજ બે લઈને આવ્યા છોકરાવાળા હરિપ્રધાન સ્વામી સ્વામિનારાયણ માં પેઢા હવે મારા દાદા ભગવાન માં એમાં બે તો પૂરા કર્યા જ નથી કાલે કેનંદ માં આનંદમય સ્વામિનારાયણ ના છોકરા વાળા ભાવે કે છે દાદા ભગવાન માં જાઓ છો કે કેટલા ગુરુ કરો છો તમે મેં તો હજુ અડધો ડઝન એ નથી કર્યા દત્તાત્રે તો ચોવીસ કરવાના ગયા હતા છોકરો બાપ કોને કે કે વેચ્યા નો છોડો બાપ કોને કે છ ગુરુ કર્યા આ છ ગુરુ કયા એમાં કયો તમારો બાપ